લોજિક પૂરું થાય તેની પેલી બાજુ પરમાત્મા લોજીક બઉ લોજીક થઇ જાય ને લોજિક લોજીક થાય ન ભૌતિકને અમુક જાણવાનું ભૌતિક ને સંપૂર્ણ ટ્વચ ઉપર ગયા હોય તો બુદ્ધ ભગવાન ગયા હતા પેલા બુદ્ધ થયા અને પછી બુદ્ધ થયા પેલા પોતે બુદ્ધ થયા લોકોએ બુદ્ધ થયો જોયા ત્યા પછી બુદ્ધ થયા ભૌતિકના ટોચ ઉપર ગયા બુદ્ધ ભગવાન લોજિક નહી બહાર નીકળવું જોઈએ ભગવાન ને ઓળખવા એક માણસ હું કઉ લીધી પગલ એક જણ કે છે ના અરે ભગવાને બનાવ્યું છે આજે બધે તમારી વાત માં ભગવાન ને કોને બનાવ્યું છે લોજીક શું કે છે નથી થયો નથી પધરી સાયન્ટિફિક સરકમ એવિડન્સ ના આધારે ચાલી રહી છે હું જાતે જોઈ લી કઉ છું પુસ્તકો માં એવું કેતો નથી આજ જો આખો દાદા થઇ જાય આજનો દિવસ એવો છે કે રિલેટીવ રિયલ પાકું થઈ જાય તમારી પાસે જાય નહી પાછા દેખાતા નથી ના હૃદય માં બિરાજી કોઈ બિરાજુ નથી હૃદય માં તો ખાલી મન છે હૃદયમાં તો મન છે એટલે મન શું કે ભગવાન કયો ત્યારે આપડે શું ના કરે એને કહીએ ભગવાન મુક્તા મુક્ત માર્ગ એને પોતાના સ્વરૂપ રહી શકે જાગૃતિ બીજા તો ત્યાં સિદ્ધ ગતિ માં છે બધા મુક્ત જ છે મનુષ્યની વાત પૂછો થાય તો ત્યાં નહીં પૂછો મુક પણ મારા બે હમણાં આગળ બોઝો તો ખરો દુઃખ ના પડે હડે નહી પૃથ્વી પર જન્મ નથી લેતા એટલું સુખ છે કે એક મિનિટ નું જો સુખ દુનિયા ઉપર પડે તો આપણા લોકો ચાલે કોણ માતાના પેટમાં આવે હું અવતાર અધિકાર છે અવતાર લેતા નથી અવતાર થાય છે શું થાય છે એમના આત્મ સત્તા છે યદા ધર્મ છે એ ધારે છે નાશ કરવા માટે બોલ્યા એમ છે કે દુખો નો નાશ કરવા માટે બોલ્યા છે હા હા પણ એ પોતાની અપેક્ષા એ નથી બોલ્યા દરેક યુગમાં જન્મ થશે જ આવું તો પડે ને કોને આવવું પડે ભગવાન ભગવાન થઈ ગયા છે ને અને જી હતા અવતાર લેતા લેતા નથી એમને અવતાર થાય છે ફરજીયાત થાય છે શું થાય છે આખા જગત માં માધી ર અને કૃષ્ણ <laughs> <roots sound> કારણ કે એ બધા શબ્દરૂપ છે શું છે અને આ શબ્દાથી જ વસ્તુ છે આપણે સમજ પડી એ વાત વેદ શબ્દરૂપે છે એવું પોતે પરમાત્મા જે વસ્તુ એટલે ઉત્સવમાં ઉતરે એ વસ્તુ નથી એટલે વેદ વેદ ઇસા છે આ નહી કરું રાજંદ્રો હા મુ આત્મા મુક્ત આત્મા માનવામાં કોઈ હરકત કારણ કે નાની પુરુષ થઈ ગયા નાની પુરુષે નહી એ પછી બીજું કઈ છે મોક્ષ એટલે મોક્ષ એટલે શું મોક્ષ એટલે બંધન બંધન એટલે બંધન તમારી ભાષામાં સમજણ પાડવું કે તમને એક બાંધ્યા છે તમને ખબર પડે ખરી આ ભાગ તૂટો થાય એવું બધા અનુભવ માં આવે ખરું બંધન તૂટ્યું એમ તમને ખબર પડે કે ના પડે જેમ રિલેક્ટેશન ખ્યાલ આવતું જેમ જેમ તૂટતું જાય ને આ તમારી ભાષા કર્મો આત્મા લાગે છે એમ આપ માનો છો આત્મા બધું અહંકાર તમારો બધા દોષ જ નિરહંકાર કરી તમે આટલો થઈ જાય તો ના બોલે આ દે આનું ઓરું બોડો ના બોલું બેટા માજી કે કે દેહ અહંકારથી ભરેલો છે આ દે ખરું કે માજી માજી વધારે ભરેલો તો ના કે કે આની સુમમાં ઘણા તો માજી તો સુમમાં સુમમાં ભરેલો તો હા જેવી દે તમારે જેવી બધી સુમમાં હા બધી આ દે રહેવા દે આ કામ લઈ લેજો સંસા લેતા લઈ લેજો કરવાનો પ્રયત્ન ના કરશો અહંકાર ને અહંકાર ને દૂર કરવાનો પ્રયત્ન કરો શું કરવું અહંકાર બે રસ્તા કરવા જેવા છે જો સંસાર સુખો ગયા હોય તો અહંકાર ને સુંદર બનાવો શું કહ્યું પસંદ કરે એવો અહંકાર સંસારી અહંકાર સુંદર કેવાય તો તમને સંસારી શુભ મત છે અને જો મુક્ષું હોય તો અહંકાર ને માટે મારી પાસે આવવું જે અહંકાર મુક્ત છે ત્યાં તમને એ અહંકાર મુક્ત કરી શકે શું બાકી બીજો કોઈ અંધકાર મુક્ત થતો ચિત્રકાર ભી આવો ને और बढ़िया हूं तो ये कर ले क्या आ गया न्याय केवल वो मां दो देरम के ये सर ये सर नगरमो कौन दान थे मेरा पिता जैन द एकता है जोर -dh <laughs> um है जोर जोर ना है जोर है तो श्रद्धा था अमल श्रद्धा था એ શબ્દ શ્રદ્ધા શ્રદ્ધા રહી જ્ઞાન છે આત્મજ્ઞાન શું છે સાચું શ્રદ્ધા રહી છે અને શાસ્ત્ર નું આત્મજ્ઞાન આત્મજ્ઞાન છે એ શબ્દ થી જાણી એટલું જ અનુભવ ના હોય ને પ્રશ્નો ભગવાને કહ્યું ગીતામાં કે આત્મા બાળો પાણી થી પલડી ના શકે પાણી થી પલળી ના શકાય કાપે તો કપાય નઈ ઘડિયાળ તોડી નાખાય ને આત્મા ને તોડી નથી શકાતો આને ઘડિયાળ તોડી નાખાય કો પણ ગુણ બતા છે આત્મા અનુભવ અત્યારે તમે શો આખી ગરત તેમાં છે આત્મામાં નથી કારણ કે છે આત્માના વિશેષ ભાવ છે તેમાં છે વિશેષ વિશેષ ભાવ કહેવાય વિશેષ ભાવાર ગો છો ઉત્પન્ન થયેલા છે ભણ થાય ને પોતાનું ભારણ જ થયું પોતે અને લોકોને ગમે એવું કરે ટેમ્પર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે ભાઈ બંધન ની વાત કરતા પછી માં જો વ્યવહાર કરવા જમીન તરીકે જાય ને એમને લાગે સૌ ને સાસુ એક જ ધર્મ રહ્યા તો કહેશે સૌ ને સાસુ ધર્મ રે એનો કઈ ઉપાય છે ખતરાક બંધ કરવા ઉપાય છે ખતરા ચાલુ રાખવા ઉપાય છે બંધ રાખવા પણ રહેતો નથી બંધ રાખવો પણ અહી મને બધા ભગવાન કરે જ્ઞાન છે ને? ન મને ટિકિમ એક્ઝામ ધંધા ઉપર જવું છું તમે કૉ્રાક્ટર છો કોન્ટ્રાક્ટર છું એટલે જ્યાં જ્યાં જેવું જેવું જેવું નાટકવાળું હશે તે પ્રમાણે હું વાત કરું છું જે વર્લ્ડ થી જે પોતે જ ભગવાન છે કામ થાય એવું આશીર્વાદ આપી છે મારે નથી બે સાથે જોઈએ ભીલપ ના કામ કરેલ પાવન પછી કામ ના કરે તમારે ડુઆઈ પણ વધાર પડે કે બેના વિગત માં કોઈ ચીજ બેસી ના હોય કોઈ ચીજ ની હોય જેના લક્ષી ની હોય વિષયોની જીત હોય હોય ના હોય શું બંધ તમારે <laughs> જીભ એવી ગમાં આમ બોલી જાય ગરીક માં આમ બોલી જાય ને આ જીભ માં એવો દોષ નથી આ જીભ તો અંદર આપડે વાંકા છે શું છે આપડે ઓર્ગનાઈઝર વાંકા છે આપડી ભૂલ છે જીપ તો બઉ સારી છે બત્રીસ વાંક છે કોઈ દાખલા કચરાય છે આપડું આપડું જો વાહ બીજામાં જાય તો જીત તો બઉ સરસ કામ કરે છે ઓર્ગેનાઇઝર આવડું જોઈએ કચરાય એટલે અત્યારે હા સુરેશભાઈ જમતી વખતે અને લેピલો દેવ છે અને આપના જ્ઞાનથી અનકાલની એ પૂરો પ્લાન સેટ થાય છે એટલે સાઈન લે લે ચાલી તો નીકળાય છે તો તો કે આપના સો સર્વોચ્ચ કુશી એ પહોંચેલો છે હું તો હિન્દુ ધર્મ પોલો છે અને તે આખા વર્ગ ને હું આખા વર્ગના સાયન્ટિસ્ટ ને હું કહેવા માંગુ છું તમારે જે જ્ઞાન રહ્યું છે તે લઇ જાઓ શું કહ્યું આખા વર્ગના સાયન્ટિસ્ટ બધું સાયન્સ આપવા તૈયાર બી કઈ નહિ અને આખા વરજ્ઞાન છે માનસ શાસ્ત્રીઓ એટલે આપડો બેસ્ટ છે એનો પુરવાર તો આ બધું આ જયારે લેશે ત્યારે ખબર પડશે ને એક પોતે લેશે જયારે ત્યારે ખબર પડશે આ તો પુરવાર જવો નહી જવું પડે આ તો વસ્તુ વલણની અજાય ગઈકાલે દાદા બે હાજર ને પાણી બે હાજર પાંચ ની અંદર હિન્દુસ્તાન ખા જગતપુર કેન્દ્ર બે હાજર પાંચ માં અનુમત્યું એમાં ભારે કરવું ભારે કઈ ભારે અનુભવ પોતાના મતનું સાધન ઉડી જાય થઈ જાય પોતાની માનતા જાય એટલે આવું કરે પછી તું ગમે તે ધન પાડતો હોય તેનો વાંધો તું અહીંયા મારી વાત નોંધાયબૂલ ના કરે તો એક અત્યારે માને છે શું કઉ પછી આધાર શું છે એનો આત્મા કબૂલ કરે કે મને બધા ગયા લઈ જાય લઈ જાઓ ને તમે એની લઈ જાઓ તમે ચેક લાગશે મને નહીં લાગે શું છે કારણ કે આપણે નિર્લેપ થઈ બેઠા પછી કોણ ને પછી અરે ન લાગે જે અસંગ થઈ બેઠા એને સરળસંગ લાગે આ ડાક્ટર ને અસંગ થઈ જવું છે પછી દવા ખાણ સીવું સંઘડે કેતા દવા ખણ પણ નથી ગમતું આ બધું આવે તમારી પાસે રહેવાય પર્યાય છે શું છે મનમાં પર્યાય દાખલો થ છોકરા જમ તારું નાના કે તરંગ કે તરંગ જુદા તર્ક જુદા ઘી તર્ક જુદા મન સાથે ઊભું થયું એ દોસ્તો જયારે તો હું કહું એને વૈજ્ઞાનિક મન મારું છે મન મારું છે પણ મન સાથે ઊભું થયું અને તેનું બનેલું છે એ તો બનેલું છે અને ક્રિએશન કેવી રીતે થયેલું છે તે ના કરે શું કરેલું છે કોઈને વિજ્ઞાની ના કહી શકો તમે એને પૂતકલ કરો ને બંને પૂતકલ કરું ને કમ્પ્લીટ ડિફિકલ્ટ છે મન તો કૃષ્ણ પડ્યા એવું પર્યાયો બઉ હોય કોઈ થોડો હોય તર્ક માં હોય સદ વિચાર દુર્વિચાર હોય તો કોઈ થોડો અવિચાર દશા ઉત્પન્ન થાય એ જ એજ મળી છે અવિચાર દશા ઉત્પન્ન થઈ તે મનમાં પર્યાય છે એ મનમાં પડ્યા છે સાધુ પુરુષ પછી મને એક જ મોટા સંતુષ્ટિ જતા આપણને આનંદ થાય તારું મસ્તું આપડે એ જ નહીં અને મન જેનું અસર થયું એમ શું કરવાનું કેવાનું કઈ ને મન મન સ્વભાવ થી ચંચલ કરવું જોઈએ શું કર્યું આત્મા અસર આત્મા નું અસર શું કરવું પછી શાક મૂકી જાય સ્વાળું જાય મહારાજ ને ખુશ રાખે મહારાજ ને કશું દેખું મારા એ દશાવી આવે પર્યાય ઉભો વધારે છે એની સંચારતા ડાક્ટર જોયા કરે છે જે અચળ થઈ ગયો છે કુદરતી ના હશે ચાલે છે બસલા નીચલા લોકો ને દિવા દાડી લાગે મારા મન હાલે તો તેની તો કરશે ને હવે મન ના હાલે તમારે મુખ્ય દેવતા તરવુતર છે આમ તો થાય તમારી દુનિયાની સ્થિરતા દેવતું એ જ એમનું નથી મુક્ત સમજાય નથી જગત ના લોકરણ હમણાં ચાર્ટેડ એકાઉન્ટ પાછા જ આવે પ્રશ્ન પૂછો તો ચાલે આ લોકો બઉ જાગૃત અવિચાર નથી હોતી શું હોય તીર્થન કરોડ નું મન કેવું હોય છે પટેલો રામ રામ કરે છે પણ કરેલા લોકો ના છે તે બંધ થઈ ગયેલા મુક્ત લાગે તમે તો આને સંસારમાં જીવા લીલી વાલીઓ શું છે પછી જ્ઞાનીકુલ જેટલા હાસ્ય હોય સુરતી વાળી સમજેલી વાણી પેન્સન આવેલી વાણી પેન્શન વાળી વાણી સમજી ગયો ને કેટલી જરૂર છે આ શરીર ને જેટલી જોઈએ એટલે જરૂર છે છે તારા હાર બાંધવા वो जन भगवान से कि शांति में है और जगत के आयु जगत के केतन काल जो ના પણ છે માન પૂરું બધું આવા વિચારો મત વ્યા નથી આવે હા વિચાર ના હોય બઉન બો હોય અને પૈસા તો પછા જેટલા આવવાના હતા એટલા જ આવશે શું કહ્યું ધર્મ પર છે તો એટલા આવશે અધર્મ પર છે તો એટલા આવશે અધર્મ પડશે તો દુરુપયોગ થશે દુઃખી થશે આવા સદુપયોગ થશે પૈસા ને માટે વિચાર કરવો એ કટેલ છે શું છે તૂટેલ તૂટેલ એક માણસ ને પચાવ બહુ થઈ જાય એક ગાવ ઉતારીએ તાવ પછી વરાળ આપીશ પચાવ કરે તો શું સીધું પછી આ લાકડું થઈ જાય લાકડું આ ડુંગર નું શીખવે છે ને આકડું ફરી જો કરી પ્રમાણ નીકળે છે એવી રીતે પ્રમાણસર બધું આયા કરે છે લક્ષ્મી તમારે કામ કરી દેવાનું કામ માં નહીં દાફેલ નહી થયા તમારે કામ કરે છે લક્ષ્મી કાયા કરે લક્ષ્મી ના વિચાર નહીં કરવાના હાથ આવજો કેસરી આવજો આવે તો સારું એવું થયું લક્ષ્મીજીને બહુ રીતે રાખ્યો કેસો તો રોજ મળે છે નાગા થઈ જતા હોય માર પાસ જવાનું નહીં તમારે કે માર પાસ જવાનું નહીં બધા એવા પાછા સાહેબ એ ના જાય સાસરે સાસરે ના જાય લક્ષ્મીજી ને ગંદિ રખાય મારી એવું વાત રહેશે માજી કર્યું છે હવે લક્ષ્મી નારાયણ વા